આપડે એમને લખો લખે તે લખાવડાવે આવ લખાવડાવી કચ્છ થાય આપડે જો આ લોકો લખાવશે કેટલી ચિંતા થતી લખાવતી નાસ્તા પાણી બધું લખાડે છો બંગ્લાદેશ માં નુકસાન થયું અમને ગમતું નથી અથવા અમને બઉ ઉપાધિમાં ચિંતામાં આવી ગયા છીએ અડધી કાઠીએ અમારો એ ઉતારી ગયો છે આમ બોલતા કશું ના ભાઈ કરવાનું અને દ્વારિકાથી ડાકો રહ્યા હતા એ તકલીફ કરીને આત્મજ્ઞાન કઈ આત્મ જ્ઞાન બોલા કેટલાય બોલા થયા હિન્દુ ધર્મ એક બોજાળો થયા છે એમાં આત્મજ્ઞાન મૂર્તિ લેલી એક બાજુ વાળી હતી અને એક બાજુ ભગવાન કે શું કેવું આ બાજુ ભગવાન અને આ બાજુ વાળી તો જરા બુદ્ધિ નો વિચાર તો કરો તમે અબુજા બુદ્ધિ અંધ શ્રદ્ધા ખોટી શ્રદ્ધાઓ મારા ભૂરી બાજુ ભગવાન બધું કરે છે બોલાવજી ને બધા અહી દર્ટની કરે આરામ જોઈ નો નહીં એમ ના કરે હું એમ ના કરું અને બાર બાદ જ્યોતિર્લિંગ માં જઈએ ની દર્શન આપવા જઈએ છીએ એ લોકો ગામ વાળા એ એક દર વર્ષ એક વખત અંધશ્રદ્ધા ને સાચી શ્રદ્ધા છે અંધશ્રદ્ધા ના છીએ સદ્દન સાચી અંધ સદ્દન ની વાત છે અંદર માને જ નહીં કોઈ નાનું માને જ નહીં કોઈ બાપુ એક વાર ને તો આ મંદિર માં કહેવાર ના રહે એક વાર તો રણછોટી ના મંદિર માં કોઈને પહેરવા ના રહે પણ રણછોડી નું સ્વરૂપ છે તે શિવસે એથી કહું છું જેમ માં ગો એમ બન્યું અને ખોટી અંધશ્રદ્ધા કર્યું તમારે છે દેખાડ દોસ્તો થોડું માટે શું કે ત્રીસુ છતા ત્રીસુ વાળી શું શું હશે આજના મનુષ્યો માં કઈ થત રહી નથી શું પામવા લાગે તમને મારવા હાર ભાલો મારવા ગયો એને કદાચ ભાલો હારો આ લાગે છું સગા ન્રિશુર ના શું અર્થ છે साइन सूर आदि यादि उपाधि साइन सूर होना साइन सूर कहवादिधि कहो त्रिशूर थी मारा शंकर भगवान शु है। આદી આધી તી ઉભા દીરા જગત માંગત પીનારો જે પ્યાલો છે તારી તમારી હેલો હવે આવું પીએ થઈ જાય હું પીમ બેસું તો બધા બહુ ક્યારે કરતા દાદા બચ્ચા ના કરતા દાદા ભગવાન અંદર નો આત્મા છે ને આ શરીર અંબાલા પૂછી પટેલ છે હા પટેલજી આ રે પટેલ છે પટેલ છે શું છે તમને એમ લાગે છે આ પટેલ થઈ ગયા હતા પણ એને વિચાર કામગીરી જયારે બાજા રાખી જાય કામગીરી ઘણા લોકો નો કામ નીકળી ગયો મંદિરની બહાર અમારે ગાડી અમારી ઉભી રહી ગાડી ઉભી રહી અને મારે નીકળવા માટે ફરતા નથી ફરતા હું યાદ કર્યું ગુરુ પૂર્ણિમા આવે છે આ તો આદરા જે માગે તેની માગ તો એની કોઈ વાતો ખુલે કે યારી વાત છે આ કઈ કહેવાયું છે આ પંદર કઈ ગયા પંદરે હા રોક રૂપિયા કાલે ચિંતા રહી કોઈ દાડે ક્યારે થાય નહીં ચિંતા ચિંતા થાય ત્યારે આપ્યો દાવો માટે પાછળ બહેનો કેટલી પૂછે છે કે આપ નર સાંભળતા કે સુગરતા શું એ બધા વાત તમે શાસ્ત્ર ની વાત છે તો તમે બધું શું છે કહો છો બાર પૂરી વાત કરું બધી આ જ્ઞાન મંદિર જ્ઞાન મંદિર બાળકૃષ્ણ ની વાત ના કર્વર કૃષ્ણ ની વાત છે આ બાળકૃષ્ણ ની વાત નથી યોગેશ્વર કૃષ્ણ વાત છે બાળકૃષ્ણ ની વાત છે એવી વાત કરવી પડે અહીંયા આગળ એવું કરું તો આ અમું બગડે તો પેલું બગડે એટલે પેલો બાળ મંદિર છે બાપુ સાહેબ એ સગા સાહેબ કાઢી શું બાર મંદિર માં જવાનું આ તો જ્ઞાન મંદિર છે યોગેશ્વર કૃષ્ણ વાત चलो बाह खा कृष्ण ई बात कृष्ण दर्शन ब्रह्म दर्शन कराया तो सगुन ब्रह्म खेलाये राम तो परमात्मा थी गया भो गए सगुन कोने कहवा देहते हो એ રામ જણ સાથે હતા ત્રણ શ્રી સગુણ કેવાય સમજુ ને અત્યારે પરમાત્મા થઈ ગયા છે અને બાર દેહ તારીખ હોય તે સગુન અને એ તો પરમાત્મા કૃષ્ણ ભગવાન સગુણ કહેવાય તમે તો સગુણ કેવા આવશે દાદા બાબા તમે પણ મારે થવું નથી એ તો ઉપાધિ છે એ તો ઉપાધિ ઉઠી ધમવાય ના રહે ના રહે પણ કરે જે વધારી રીતે નાયર ની સેવા પણ દરિદ્ર દાયે ને કોણ ઓળખી કોઈ દરિદ્ર દાય ના સેવા કરનાર સેવા કઈ આગળ કરેલી જોયેલી તમે ગરીબો ની સિવાય સાચી સેવા કે સંતો ની સિવાય સાચી સેવા ગરીબો ની સેવા સાચી સેવા કે સંતો સેવા એ સાચી સેવા ગરીબ કોને ચીકાધાર નિરાધાર કોણ દીધો પડ્યો એટલે અગિયાર કુદરત ને ગેર નિયમ છે કે એને એને શરીર એવું ભરાય છે ખેડૂતો નથી અને શ્રીમંત્રાયણ તો ઓળખો દરિદ્ર નારાયણ કોને કેવાય કે કોઈ પણ જે માણસ દુખ્યો થતો હોય કામ ધંધો ના હોય એને બીજા કામ પર ચઢાવીએ એનું નામ દરિદ્ર નાયન નીચે વાત શું કરું એને પૈસા આપીએ એક સેવા કરવાની બહુ ની સેવા કરતા નથી અને દરિદ્રાય ની સેવા કરવાની કહેવાય લોકો બે બધા બહુ જાય ભાઈ તો એટલે દરિદ્ર એટલે સમજવાની કે જે કોઈ માણસ હોય આપડે કઈ ધંધે રસ્તે ચડાવું કઈ કામકાજ ચડાવવું એને હાજર કરવાથી એનું દરિદ્ર ના થાય ખબર પડે એને રસ્તે ચડાવવા માટે બેસાવાની જરૂર હોય તો આપડે ખાવાનું આપવું બીજું કઈ એને પૈસા આપવાથી દાડો ભરે પૈસા આપનારા માણસો બધાયા લોકો પૈસા ના અપાય રસ્તે ચડાય નોકરી કરાયું કામકાજ કરીને કરાય નવું કામ ફાટરિયા ને પણ અપાય એ ભાઈ હા આટલા ચેડા બે જ અને મને મારી આટલા પૈસા આપી દે તમે તમારો કરી એ પણ સાચી સેવા કેવાય કે સંતો પણ કઈ છે સંતો સંતો કોનું નામ કેવાય કે આખો દાળો તમારી ચિંતા જ હોય એની પોતાની ચિંતા માં હોય ચિંતા કરે એમ સંતુ પોતાની સેવા કરેંતા કરે એવા કેટલા સંત સંત નો બધા પોતાની સેવા કરવાની ક્યાં છે તમે સમજ્યું ને સત આપડા લૌકિક ભાષામાં કે છે સંત તો આપડે ના ના કેવું સારું આપડે નાખે ભાઈ બજારમાં જે નવાનું ચાલતું હોય તો નણું કબો તંતો તો કેવા હોય આખા ગો ની ચિંતા કરે પોતાની ચિંતા ના કરે પછી ગો ભરાંત ની સેવા કર્યા કરે તો એ રીત ચાલે શું તંત્ર હર તો ને ના પડી એવા હોય ભાઈ કોઈ કોઈ હોય તો આપડે એની મદદ કરી શું એની સેવા કરે કોઈ હોય છે પોતાની ચિંતા ના હોય ખાવા પીવાની પોતે બીજા ની ચિંતા કર્યા કોક કોક હોય પણ અત્યારે કહ્યું દરિદ્ર ને સેવા સારી કરો મને ગમી તમારી વાત પણ એ જ ચડાવવા બીજો કઈ ના આવડે તો રોજ તને એમ કેળો આપે છે એટલો કેળા હું તને લારી છું અને પૈસા વધારે ના અપાયો હોય તો ગામના લોકોને કેવું આજે દસ માણસ લાગે પાડે દસ માણસ લાગે પાડે તો થઈ ગયું હા દરેક માણસ દસ માણસ લાગે પાડે બઉ થઈ એક લારી અપાવે એટલે થોડા રીંગણો આપાય છે એવું કરજો હવે હું એવું કહેવા માંગુ છું કેવા હારી ગયો તમને કેમ લાગે અને સંતો ને આપડે વધજો હોય બાકી કેવું પડે એની પાછળ નઈ પડવું પાછળ કોઈ પડવું કે જે બધાની ચિંતા થયા કરતા પોતાની હિન્દુસ્તાન દેશ છે ત્યાં મળી સમજતો જોતા જોતા મળી આવે તમે મર્યાતા હોય ક્યાં મને રવિશંકર દાદાજી તો અત્યારે આથી વેપાર કરતા તારું શું ચાલશે તારું શું ચાલશે કોઈ મળશે નહીં शास्त्री विधि ने ना करे ते के पर नहीं अवगणना करे।, करे तो भक्ति के भक्ति करी से तो शास्त्र पे दानी पची करवा करो नी આ એક યુરોપિયન હોય ત્યારે કઈ તું કરી બને તો તે બનાવે આ ફાઇ હોય કરી દાતરે એ લોકો સમજ પડે ખાનારા લો કોઈ જ્ઞાની પૂછી આ એની દ્રષ્ટિ થી અમલવાની અવગણના રાત્રિ વિધિ ની અવગણના ક્યારે કરી કેવાય કે જયારે એને સમજ્યા હોય તો સમજ્યા નહી તો અમુક અવગણના કરે છે લોકો શું કરે છે રાત્ર ને હમદતા ના હોય શું કરે છે અને કૃષ્ણ ભગવાને કહ્યું કે હજાર માણસ જે પિતા વાંચે કાળી બોલ્યા કરે એમાં હજારો માંથી એકાદ છે એના સૂક્ષ્મ અર્થ ને અમદેસ કે એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મ ને સમજે છે અને એવા હજારો માંથી એક શું કહેવામાં બોલો કેટલા નંબર લાગે માટે જ્ઞાની કૃષિ સમજી જોઈએ હા ખેતીવાડી ની વાત તમારી તમને આમ આમાં નામ પકડી દો આવે પાંચ દસ બાર ઘર લાગે પણ લારીઓ લેલી ગામ માં કોઈ પણ પૈસા માગી લારી લાવેલા તમારા પૈસા હોય તો અને એને પૈસા ધીરી આપો તો નઈ જયારે હારું કમાયેલા પછી આજ હાથે લાવી પણ રાગે બાજિયા એકાગે પડ્યા પછી પડી બાજુ હોય શું કે પૈસા દેખા છે એવો નફો આવ્યો કે રાખી દીધો શું અલ્લા આપી દેવું આપડે ભાગ નહી રાખો દરિદ્ર બીજા પકડવા પછી દરિન્દ્ર કરે પેલા ગયા ગ્રેજ્યુએટ માં એ નવા ધોરણ બધાઓ નથી હતા પછી હાલ આપડે આપડી લાલચ સારું ગયા ફરી એની લાલચ માં પડ્યો એને મેદ પડે સારું શું કમાણી થાય રૂપિયા થાય છે સારો છોકરો હોય ને પરિવાર ના મળતો હોય તો પેલા જવાનું પડે પેલો પેલો જવાનો ઘર મળે કેટલો આદિવાસી તમે અરે આવું રસ્તો કરી દેવા પૈસા આપવાની પછી મુંબઈ લોકો પાસ કરી કે પેલા ગરીબ ગરબા હતા ને પૈસા દેવા કરતા હતા એની પાસે કોઈની પાસે લાખ રૂપિયા નીકળ્યા પછી નીકળ્યા રોકડ પૈસા લેવા ગયા વેપાર કર્યો એ લાગતો એક માણસે પૈસા આવ્યા તો આપો ને ધીરેલું એ મનમાં માણે છે જે લોકો આપે છે આપડે આપેલું છે તે આપે આવું સમજે છે તો જો આવું હું સમજે પાવરફુલ અબુલ અલગ અબુલ સલામ આપનાત્સંગ માં આવી ગયો હશે આપના સતંગમાં આપના સત્તર માં આવી ગયો હા આવે તમે મારી પાસે મને બહુ જાત ના રોગ આવે એક બધી જાતના રોગ આવે જ્ઞાન પ્રાપ્તિ તમારી અમારી પાસે આવીને કઈક આ બે કે મારો મારો હિન્સ કરી આપવો કોઈ ભાઈ પૂછે છે કે આપનામાં સંપૂર્ણ આસ્થા રે આપણા માં સંપૂર્ણ આસ્થા રે શ્રદ્ધા રે એ કઈ રીતે હા શ્રદ્ધા રાખવાની જરૂર ની શ્રદ્ધા બિલકુલ રાખતો જ નહીં રાખવા દેવા માણસ નથી રાખતો જ નહી તમે શ્રદ્ધા આવે તો જ રાખજો શ્રદ્ધા આવી છે હું તમને વધુ તો શ્રદ્ધા આવે તારે રાહા થી શ્રદ્ધા હું પછાદ આપો કે તમારી શ્રદ્ધા ના ઉઠે પ્રસાદ ખાતો જો સદ્ધા રહેતી હોય કારણ કે આ દુનિયામાં એક જ એવો છે દુનિયા માં કોઈ જગ્યાએ મા ખાવાનો શોખ હોય ને એ નહીં કારણ બધા સુખ એમની પ્રાપ્ત છે બધા સુખ પ્રાપ્ત છે સર્વસ્વ સુખ પ્રાપ્ત છે તારે મા ખાવાનો શોખ છે એમને કહેવાય કરો દુકાન બંને દેવા નહીં દેવાનું જો ના હોય તો બુદ્ધિતા બધા છે લખડી મર્યા છે બધા પણ બુદ્ધિ રખડ્યા છે ને આજે પાછા આવશે તો વાર નહી લાગે ગાય ને ને કામ બે મહિના પછી છે બેસતો નથી એક જાય છે રામચંદ્રગીશું કે રામ બ્રહ્મ છે રામચંદ્ર ઉપર પાર્વતી ને શંકા એવી ને કે આ બ્રહ્મ કે પુરુષ છે નવું બધા સંકલ્પ કરતા ને હાથે આખો ફોટો કમ્પાઉન્ડ થઈ જાય ફોટો બગીચો થઈ જાય કહેનત ના કરવી પડે એમને સંકલ્પથી દેવ એવી બધું સંકલ્પ નઈ સાચી સાચી સંકલ્પ દીધતી નહિ રાતી પણ ડેરી જે નક્કી થયેલી હતી ને તે ઉપાધિ મળે ને એ તુગ છે આ મોટો ના ના મોટો નો તો બીજા બધા ઇન્દ્રિય બહુ છે ધરપકડ અને તંકા છો જય શંકા શંકા શંકા જયારે દાદા જ્ઞાન આપે ત્યારે શંકા ઉગડી જાય ત્યારે કોઈ પ્રકારની શંકા આવે આ ખેરાજ કરે ને બગડી જાય આપડે ના જોયું ખાવતું ને બીજી મેવા નથી આવી ને એટલે ચાલ્યા ના ઉતરી શ આ ખાડામાં હાથે મસ્ત છોડીયો ને મળી આવે ને આપડે કેવું બધા હોય જાય બધા ખેડૂતો બધા ઉઠે આપડે ઉઠે હોટ આપ્યા કરવા આ લોકો ની દ્વારત ખોરી હતી કે જો આ ખેતીવાડી આ લોકો તાપ ગણી છું તો આ મહેનત આ કરો કરનાર નથી માટે જગત ના તાપ તમે ભૂલાઈ ભૂલાઈ કોણ લીધું પાછા લોકો બધા લોકો ને બધા લોકો ને મારી નાખ્યા લોકો ને હવે આવું તાપ હતા ભાઈ પટેલ કહેવાય ખબર પડી ગઈ આ બધા લોકો માર્યા હતા હૃદય સારું હોય હૃદય સારું હોય મોટું મન હોય વિચાર મન ખેતર ના જેવું મન હોય વાડિયા ને મન તો કેવું હોય ચંદ્ર દુકાન જેવું કેવું વિચાર ખેતર મોટું મન ના હોય હા નીકળી જાય ઘટ નો પ્રગટ થયા કહેવારે દરિદ્ર નારાયણ ની સેવા કરીશું દરિદ્ર નારાયણ દરિદ્ર નાયક જોયેલા છે આ બધા ગરીબો નહી દરિદ્ર નારાયણ હોય તો શું ક્યાં ગરીબો દરિદ્ર નાયક ના કહેવાય દરીદ સિવાય છે પૈસા આપું છું રૂપિયો રૂપિયા ના અપાયું ખર્ચીયા કરોડ પોતા દસ હજાર દરિદ ના આપણે અને એનો પ્રયોગ ચાલુ કરવો એ સૌથી પહેલા કોઈ જાત ફ્રુટ કે કોઈ જાતની શાકભાજી એક લોરી ને અંદર અપાવી હાથ લારી માં હાથ લારી બહુ આપડી લઈને પણ આ થાળીઓ આપી અને આ શાકભાજી લાવે કે નફો એનો અને મૂડી આપને આપેલો પાછી ફરી પાછી મૂડી લઈ ને પાછો નફો એનો એમ સત્ય ચડી ગયો પોતે અને પોતાની એમ ખાતરી થઇ કે હું આવું કબાઈ શકું એમ છું છોડી દેવાનું શાક પણ આવડી એટલે છોડી દેવાનું तो, है थे कर सवार बाबू भाई पटेल ने त्या कोच माँ એક વાર તો હું ખંભાસ ની અંદર માધી ભાષામાં ભક્તિ કરું અને એક જૈન વાણી પાટીદાર વન થાય પોપટ રામરામ બોલે તું પોપટ રામ રામ બોલે એટલું મારા દિલ ને એમ બધા મુઠ પાડ છે ને આને થયું છે તમારે પણ સમજાવ્યું નથી ને પોતાની પોતે કોણ છે ઓળખ ના પડે તો આમનું શું છે હું રમણ ભાઈ રમણ ભી કે પણ રમણભી અપમાન કરે કે શા થાય આપડે રમણ છીએ નહી અને રમણ બેઠાથી રોંગ બિલીફ બધી રોંગ બિલીફો બેઠી છે શું થયું છે તીર્શંકર હાલ મોજૂદ તીર્થંકર વર્તમાન તીર્થંકર કે વર્તમાન જે આજે દોઢ લાખ ની વર્ગ ની ઉંમર છે એમનો એ મંદિર બનતા અને એ મંદિર સાથે તારા હિન્દુસ્તાન નું આખા હિન્દુસ્તાન નું એકદમ હળદાય ખાવા મંદિરો બધા બહુ છે પણ વર્તમાન હોય તેની વાત હા એ સહી કરી આપી છે નહિ ભાવર ઓફ એટલી વાય કોઈ છે નહી વાય ચાલે તમે વાતચીત કરજો લોકો કરે સ્વરૂપ કેવું હોય ખોરાક શું ખાય છે દેખાય નઈ આપણને સંદાસ એમનો સંદાસ પણ દેખાય નહિ એવું સૂક્ષ્મ સ્વરૂપ હોય કેવું હોય શરીર હોય છતા પણ સુક્ષ્મ પ્રમાણુ લેવાના કેવા સૂક્ષ્મ પ્રમાણુ પંદર વાર ભગવાન થયા છે મારે પાંચ ચાર ડિગ્રી ઓછી છે મારે ટેન્શન છપ્પન ડિગ્રી છે ભગવાન ટેન્શન સાઠ ડિગ્રી છે પણ ભગવાન એ ભગવાન છે અને અમે તો એના ભક્ત છીએ મને વાત થઈ ગયેલો હતો બસ મને થઈ ગયો તમને ચિંતા ઉપાધિ તો હું જેને હાથ મૂકું તેની હોઉં જતી રહેવા માંટ ના ચાલે બાર <laughs> तो तो फिर छता है नहीं। गतिमा छे। गतिमा छे। है नरद गति तो हमें कई अमारी हूँ स्थिति थे लक्ष्मण लक्ष्मण लक्ष्मण આટલા ચૌદ વર્ષ સુધી એને પોતાની ભાભી નું મોઢું નથી જોયું છે એ વિચારો એ વિચારો મૂંઝવે છે કેમ નહિ મોટા માણસો નર્ક છે આ લોકો ને હા આ ચર્યું ઘડિયાળ પડી ગયું હોય ચિંતા કરે એ લોકો નરખો ને એટલે એ વાસુદેવ કરાય પણ તે પાછી મોકલી આ લોકો નું કોઈ મોટ મોકતું ને તો હા એ થી જાય પાછું તો આગળ ડેબિટ થયું એટલે જાનવર માં જઈ ડેબિટ પૂરું થાય પાછળ મનુષ્ય માં આવેડિટ થાય એટલે દેવગતિ માં જાય થાય પાછળ છે તો કટકવાનું એ લોકો ઘેરી ડેબીટ ખાતા પૂરા થવા હોય સમજે એટલે આ નર્ક માં જાય ને તો નક્કી કરે કચું થયું નથી કોઈ હિંસા કરવી નથી એવું નક્કી કરે બિયારું કરે ક્યારે મુક્ત જાય તો હમણાં ક્યાં આવડે આ પાપ કેટલા બધે હા મનુષ્ય આજના મનુષ્ય પાપ કેટલો કરે ભાઈ ની બેન જતી હોય એ નાગર હોય અને બેન જતી હોય અને પેલા મુસલમાન છે એને વાડું જાય લઈ જવા ફરતો હોય તો પેલો નાગર છે અરે સુરે બેન મેરી બેન મેરી બેન છોડજે છોડજે આવો હોય ભાઈ બેલોને તો કહવા ને ટુકડા ખાડી ને ખાઈ જાય એવા માણસો આ તો બેન છોડી દેવું માણસ એવો બધો મુખ ના અધિકારી છે હા ભૂષમ કાળ માં મુખ ના અધિકારી છે કોઈ કાળ એવો નથી આવ્યો કે આટલું બધું વિચાર્યું મારા વિચારી નાખ્યું બેસી રહ્યો હોય બેઠો બેઠો નામો લખ્યા કરતો હોય નોકરો બધા માલ આપતા હોય ઝેર તો હા ગોળના ગોળ ફળ ઘી બધી એની મેરેજ આવે છે તે ના પડે ફી કેવા ફી આવે છે ક્યાં જાય છે એટલે વિચાર ના થયા હોય વિચાર જાગૃતિ ના આવી હોય સીધા ચોખ્ખા માણસ અને આ લોકો ફડકફક એટલું બધું વિચારી નાખ્યું છે આ લોકો એવું અમને આત્મા પ્રાપ્ત કરી શકે છે આજ્ઞા કરના મનુષ્યો વિચારથી થયા નહી તો ગામડામાં તો આત્માની વાત કઈ કરતો ખંડ કરોલ આવતા કરો ને એ બી વિચારી ને ત્યાં ઘઉં નો લોટ કેળેલો હોય તો થાય પાણી નાખીને ભાખરો જ થાયરિકા સુધી ફરી પેલા ખેતર સુધી જોવા તું ખેતર મજા આવે ને પાકો ખાઈ ઉકો માં સિને જોયું નાટક જોયું આજ બાલ એ જોયેલું બીજું ભાભી ને કેમ કે નારાયણ કેવાય તું શું ભાભી ને જોતા ને આ લોકો જોઈએ આ લોકો જોઈએ કોમને એવું જોવા આવડે